કે જે વાત સમજવી પડશે કરી શકતા નથી ફરજિયાત કરવા પડે છે કેવું ફરજિયાત કરીએ એટલે એને જે માને આશ્રવ આશ્રવ થયું કે બંધ પડ્યું આશ્રવ બંધ ને નિર્દ્ર તને શું આશરો ખરો મજ કરું છે તમે અહી આયા તે ડિસ્ચાર્જ કરું છે પણ અહીં આયામાં તમે તો એમ અને હું ગયો એ તો એની પાસે ચાર્જ થયું પડે ચાર થી બચવું હોય તો જ્ઞાન પુરુષ પાસે સમજવું પછી નહીં મળે સમજી શું કેટલી વાંધી ફો બેઠી છે તમે એવું અજાયબી કાલ ની અજાયબી જગ્યા ન ટેકો જ્ઞાની પુરુષ ને ત્યાં દેજો આ બધા ચૂકવા બધા બે બ્રહ્મચારી હોય એની વાત તો જુદી જ કહેવાય ને તે બ્રહ્મચારી કેવું મન વચન કયા નું હોવું જોઈએ કેવું હોવું જોઈએ મન વચન કયા મનમાં વિચાર શું ના હોવું જોઈએ મને દ માણસ દેખાતો નથી એક પણ માણસ મને દોષિત દેખાતો મને ગારો પડે અંબાલા ગારો પડે તો મને દોષ ના દેખાય કારણ કે દોષ જ નથી બિચારવાનો એ કોઈ જતો રહેતો નથી ત્યાં કાગળ લક્ષું પોત છે બાકી ઉપર તો કોઈ બાપો નથી આકાશ છે બધે જઈ આવ્યો છે ઉપર ઉપર ઉપર ઉપર ઉપર આકાશ છે ખાલી આ લૌકિક જ્ઞાન થી બરોબર છે પણ અલૌકિક જ્ઞાનિક જ્ઞાન છે સાતુ જ્ઞાન જ નથી સાતું જ્ઞાન તો આર્થ બંધ થઈ જાય શું થઈ જાય બંધ થઈ જાય આર્થ ધ્યાન ને રૌદ્રાન જે કર્મો ના આધારે સમજવી પડે ગપુ ના ચાલે કરતા કોણ છે જાણવું પડશે આ કરતા હું કરું છું એ ભ્રાંતિ છે તમે સમજ્યું અજ્ઞાન છે જ્યાં સુધી જ્ઞાન અને કોઈ પણ પ્રકારનું છે નઈ કરતા ત્યાં સુધી આપડે એમ કેવું તું જ કરતા છું બાર તું પુરુષાર્થ કરી નહીં તો મારું દઈશું પણ જયારે આ જગ્યા બોલાય તો તમારે મોક્ષ જોયે છે તો હું કઉ ના તમે પુણ્યકર્મ બંધાઈ હા અને મને અર્થ નહીં શું કારણ કે ચાર્જ થતો નથી ડિસ્ચાર્જ થયા કરે ભો છો એટલે અહિયાં આગળ શુભ જોગ છે એટલે પુણ્ય નોકરણ બંધાયું મહાન પુણ્ય બંધાય છે પણ ગમતો ભોગવવા આવવું પડે પાછું અને પુન નો કર્મ બંધાય એટલે ગાડી ઘોડા મોટરો વોટરો મળે પાછો પાછો પોતાનું પોતાનું અનંત શક્તિ જાણી નથી જીવે જાણી હોત નઈ એક જીવ માં કેટલી શક્તિ છે આખા જગત ના તમામ જીવોની શક્તિ ભેગી કરે એટલી એક જીવો શક્તિ છે બોલો હવે આવું ગજબ નું બધું દબાઈ રહેલું છે શું થયું ભક્તિ મનુષ્ય અવતાર હોય તર શક્તિના બાવા બધા લૂટી લેવું પોતાને ઠેવાણું પડવા દે જ્યાં સુધી રોંગ બિલીફ જાય નઈ ત્યાં સુધી લૂંટાયા જ કરવાનો પૈસા નથી ને તમે કેમ એમ નહી પૂછતા પેલો હારો પછી માર પેલો હારો આવવાનો છે પછી માર્ગ ખાવાનો છે પેલો માર્ગ ખાઈ ને પછી હારો આવવાનો છે ના એ તો પેલો માર ખાઈ પછી પૂછે કારણ કે હે ભગવાન મારે સિમેન્ટ છે ભગવાન બઉ જરૂર છે પણ ના થાય એની સાથ બતાવું આગળ આવડી સી ગયા એમના ના આવે વરસાદ ના આધાર ખૂંડું કરતો હોય ખોલ્યો હોય હાજર બદલી જશે પોતાનો સ્વાર્થ થી અને વિરોધ વિરોધ અભા થાય છે નૈમિત કરતા ગળા પછી માટી માટી શું કરવું એવું બધા જે ચારે સીટ છે બુદ્ધિવાય વગર ના લોકો આવે છે ભગવાન જ કરે છે આગળ આગળ નથી પતી નહી જ્ઞાન છે તમે જતો રસ્તા વાતાવાય મારી પાસે આવે ત્યાં સુધી સમજ્યા ને પડે એવું જ નથી અને સમજવાની તૈયારી આવી ગઈ અને તૈયારી થશે મે દે જે તમને એકલા કહું છે તમને શું સ્પર્શ કરે તમારે તમે સ્પર્શ ના કરતો હોય કે ના હોય આપડે શું લેવા દે એના માટે કઈ આપણે આગળ વાત કરો કે જે આપને કામ લાગ્યું બરોબર આપણે જો કઈ છૂટા એ છે તમે હેલ્પ કરતો ખોટું મારી બધા લગન ટાઈમ લેલો છે દેખ હાલ તરીકાર કે એ લગન ટાઈમ લેલો છે રળવાનો ટાઈમ રળવાનો છે લગન ટાઈમ લેલો ના રળવાનો ટાઈમ જ ના આવે તો હેલ હા તો હેલ જો તો આ તો લગન ટાઈમ લેલો નહી છે પછી આવી જો તો લગનનો ટેગ નથી બરાબર તો બંગસ ના भगवान खबर पड़ी आटली बड़ी विरोधा तो दादाए कहला अपना जान मैं विरोधा पासन कर विरोधा पास બુધી ત્યાં છે ત્યાં સુધી બીજા એક જાણે કહે છે ભગવાન નથી લીધું મને તો માર્યા નહોતું આવતું તે થયું છે હું દાદા મોકલાવાનું કે તું મારે મોકલી શું કરું હું મને જાતે પણ હવે આવી છે મન તો આવી ગયું છે દાદા ને આંસી આ લોકો ને વિરોભાસ વિરોધાભાસ કે છું કે વિરોભાસ હોવો જોઈએ અત્યારે બોલે છું વિરોધાભાસ ના હોવો જોઈએ સારું બધું ને એક્સેસ કરે વિરોધાભાસી વિરોધાભાસી સત્ય જો હોય તે એક્સેસ છે એ પોતે દેખાતા તો ચાલે છે તે વિરોધાભાસી છે એમની રકમ હોય વિરોધાભાસી એના ગુણાકારે વિરોધાભાસી બે રકમનો ગુણાકાર છે બે રકમનો ગુણાકાર છે તો ગુણાકારનો ગુણ છે કે ના હોય વન દસ જોઈએ એટલે હે એમને તો વન દસ જોઈએ હા બસ વન દસ જોઈએ વન દસ રેવા વન દસ જોઈએ એનું ધરાતો બહુ થાય તમારામાં થોડી વાત સર રસ્તો થાય ને રસ્તો થવાનો કેટલો થાય લાખ થાય એક લાખ થાય એક લાખ છે હું એ જ કહું છું જ્ઞાન એનું નામ કશું મગાય નહીં ભક્તિ એનું નામ બગાય છું માગેલા અહીં હશે મે એક મનમાં ભરી જાય ને ચિંતા એમની ઉપર છોડી દેજો તમારું કામ સરળ થશે ચિંતા મારી પર છોડી દો જો જે ચિંતા થાય મારી પાસે કોઈ દાદા નિંતા જો તો તમારું કામ સરળ થશે તમે ચિંતા લો અને હું ચિંતા રાખું ચિંતા રાખે વધાર આવે અને ખરી રીતે તો આમાં બાપ ને ચિંતા કરવાની કહી જ નથી જે છોકરીઓ આવે છે ને તે છોકરીઓ પોત પોતાનું બેલેન્સ બેલેસ લઈને બેંકમાં બેલેસ કરે જો તમારે સમજ મસ્તી પેહલું ફોર્મ તો બઉ કાઠું હતું પહેલું જ અઘરું લાગતું તું મેં તો આ મુશ્કેલી અહિયાં પણ એ દાદા ની કૃપાથી એવું ચિંતા કરવા બધું છોરીઓ છોકરા પોત પોતાનું બેલેન્સ લખાય ને આવે છોકરા હું તમે સાથે વિશ્વ લખાય ને આવેલા અને તમે તમારું લીધું ત્રીસ લીધું બઉ લઈ નામ પાર્ટી કરવા રાતે ઉના આવે બને ચિંતા કરી બધા ના પાડતા બધા અહીંયા બધા ના પાડતાં બરકત નથી કરીશું શું કરીશ એટલે મામા તો ભણ્યો નથી એવું કશું કે આવે જ નથી કરીશું છતાં પેલો ગોરુ વાળા આવ્યો કે હું તો મારતો છું એમને બરકત ના હોય કે હોય ના હોય મારતું હું કઈ આપું જ મારી શરમે પેલા રાખે એમ તો એ તો વર્ત નોકરી લોકો મારી શર્મે રાખે તો હું સમજી ગયો છે બહુ ખોટી ગયા લોકો બધા ધીમો પગાર આપ્યા કરે હા અમે સ્વ ચાર છોકરા ને સ્વ બધા કે છે આ સેન્ટર શું કરશે એક વાર તો ફોન કરવાનું ચંદ્રો બાજુ મારા ભાઈ ને ચિંતા નથી આપણે ચિંતા ચિંતા કરી અત્યારે એવા સંજોગો બેઠા છે એમ ચિંતા કરી નથી અત્યારે પણ અત્યારે હવે કરવા જેવી નથી કે ભાઈ હવે એટલે આપી એમ થી ચિંતા આપેલું કે આથી બધું થઈ ગયું આથી બધું થઈ ગયું આ છોકરા વાપરું કડ છે ફરજ બધી લાગ બીજું આવડે નઈ આ આવડત તો બઉ ખોટી છે માલ ખા ખા કર્યો છે ને વિધિ વિધિ ક ના પાડી ને આવું તેનું ક્લિયર ના સુંદર ક્લિયર એમ મેં ધીમે ધીમે ધીમે આમ કઈ રમદેવ રતારે રાખી ઇન્જીન તો બહુ સરસ ચાલે. એને મારો નામ બોલ દે આનંદ. એવાર ખૂટ્યો નહી તુજે. ક્યાં ખૂટ્યો રે? આ દાદી આપી ના દે. સર. ખાસ કરીને મોટી અચાવી છે દીપક માટે. પણ જ્યારે ભય વધી લાગશે નિકો રમે ને. લાવું હું બોલુ. હા. બેસી જાય <laughs> <laughs> મારો જેમ ચાલે છે એની પર બઉ ધોરણ વધારે એવું ને મારા મામા જે ડાકોર તમને મળેલા ને સત્સંગમાં ડાકોર બિલકુલ પૈસા પાત્રો એ વાત જાવિક દરેક માં આત્મા છે એટલે દર્શન જુદું એ થતું નથી એમ જ્યાં સુધી જ્ઞાની આવે છે એ તો બી એ તમે શબ્દો માં કોઈ બધું નઈ એ બધું નાખ્યું બહુ ગોઠી ગે જગત આખું શંકા માં જ પડે આવો આવશે કાયમ છે બધું જ હિતકારી હિતકારી હોય અહિતકારી બી કઈ હોય એમ શું એમ શું વાંધો હોય અહિષકારી હોય નુકસાન કરેલું હોય ત્યાં આપણી ચિંતા રહેશે પછી કુદરતી સમયું મારું ચેતન જુદું કરશે ટેપન તો તમે આ જે બધું થાય છે ને આ દુખાય છે એ ચેપન નથી